બંધુ સહજ ભવોચન રૂપ નિરા કમલંધુ ધર્મ કુંવર વરદાય વાો મારો આખિલભુવન નાયક મીરે લો નખિખ પ્રેમ સખી ના ના ભલ તર હંસ હરાણો જીત બીજો હવે નવદન પ્રેમ સખી નાનાથ જમકે ૂપડી કોટ રૂડી રેખી રેલો ભાલા મારુ મનાડુ મવાય કે જાય ચિતડુ જમણી ભુજને પસ રુડા ચાર છે રેલ ભાલ તાર ક્ઠવચે તનુપમા સા ઉમા વીણ ગુણ જોઈનેણાઠ રે રે ભાલત તો જાણે પ્રે वाला तारा दंत दाडमना बीज लोल वाला मारा प्राण हरो छो नाथ मीठू मीठू गावे आपने सांभ लीध हमें पंक्ति है वाला तारे हसवे हराणु चित्त बीजू हवे नव गे लोल मन मरु प्रेम सखीनाथ तमकेड़े भमेरे आ पंक्ति में प्रेमानंद स्वामी श्रीजी महाराज हास्य की बात करें पशु पक्षी बीजा कोईपाणी હસી શકતા નથી એક મનુષ્યને જ હસવાની ભેટ કુદરતે આપી છે સુંદર રીતે હસી શકે કેવળ મનુષ્ય અને હસવું આમ બધાને ગમે પણ ખરું हसवा मन प्रफुल्लित थी जाए शरीर पलवु थी जाए मन हलवू थी जाए आनंद आनंद थे जाए। तन मन ने तंदुरस्त राखे हसवा एट कोई सरस कहु है कि जीवन में सुखी थव हो तो हसो अ हसी काढ़ो ननकड़ू सूत्र अपने एक बार बोलिया हसो हसी काढ़ो सुखी थे बहु उपयोगी अमेरिका में नॉर्मन कजिन्स नामना एक लेखक थे ये वर्षों सुधी मेडिकल जर्नलना एडिटर था मेडिकल विवरणात्मक घणु बधु जाए य एक ये बार हृदय बहुत जोखमी बीमारी थी नॉर्मन पॉर्मन से विचार के करो कि दवा डॉक्टर लेकिन कहीं बहुत सारा अभिप्राय नहीं लो। जीवन जोखमे एवं कही दी दीधेल नॉर्मन से बधु छोड़ी असत्य घटना नॉर्मल कजिन्से बधु छोड़ी ने बस केवल हसवा पसंद करू आखो दिवस आनंद में रहे कॉमेडी एट के रमूजी फिल्म हो जुए रमू जी पुस्तकों वाचे एवं हास्यसभर कथाओं वाँचे रमूजी मणसोनो संग राखे बस हस्या करे कोई न मै ये भी बात ये बनी कि एना साजा थी गया त्या सुधी के हार्ट में थी नवी वेन फूटी एनुदय तंदुरस्त थी गय અને એ સત્ય હકીકત ઉપર એમણે પુસ્તક લખ્યું એ પુસ્તકનું નામ છે હિલિંગ હાર્ટ વીસેક વર્ષ પહેલાં એ મારા હાથમાં આવેલું હવે તો મળતું નથી તો રોગ ભગાડે હસવું એ પોતે જ औषध है एट्ले तो आज हास्य चिकित्सा एवं नाम अपने एट्ले बहुज जुदी प्रकारे शरीर ने कसरत मे पेली कसरत तो फेफसा ने मे બેવડા વળી જાવ એવું તમે હસો એટલે પ્રાણાયામ થઈ જાય નાભી સુધી ઊંડો શ્વાસ ખેંચાય જાય અને શ્વાસ કાઢવો હોય તો નીકળે નહીં ગોટો વળી જાય ત્યાં સુધી રહી જાય એટલે પ્રાણાયામ બહુ ઊંડો થઈ જાય ફેફસા મજબૂત થાય શ્વાસોશ્વાસની પ્રક્રિયા ऑक्सीजन लॉ ने मे रक्तभिषण सारी रीते थाय हार्ट ने पदारे हृदय ने लॉ पर वारे मे हृदय प्रॉब्लम घटे एने पर कसरत मे मुखी लईने नाभी सुधीना बदाज स्नायुओं ने ना ना कसरत मे खेचाई जाए चेहरा स्नायुओं बढ़ा कंठना બધા સ્નાયુઓ ખેંચાય એટલે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કહેવાય ને એવી એક્સરસાઇઝ થઈ જાય હાર્ટના પ્રોબ્લેમ મટે ટળે બીપી નોર્મલ થઈ જાય મગજમાં જે ટેન્શન ડિપ્રેશન હોય એ હટી જાય મરવાના વિચાર હોય તો જીવવાની ઉમેદ જાગે શરદી કફ હોય તેમાં રાહત થાય કોઈ રીતે દવા લઈને ફેફસામાં જામેલો કંઠમાં જામેલો કફ છૂટો ન પડે એ હસવાથી છૂટો પડી જાય આ મારો અનુભવ છે પણ હવે થાય છે એવું બઉ જ એની સરસ બધું નિદર્શન કરે કરાયેલું છે બધી જગ્યાએ આજે તો લાફિંગ ક્લબ ચાલે છે ને બધા જેમાં માણસોને જુદી જુદી રીતે હસવાની પદ્ધતિઓ બતાવે છે અને હસાવે જનરલ કુદરતી રીતે માણસ હસી નથી શકતો તો પછી લાફિંગ ક્લબમાં હસે એટલે ક્યારેક અમારે એવા કોઈ મળવા આવ્યા હોય ને એમાંથી અથવા તો કોઈ એવા ફોન આવ્યા હોય ને એમાં કંઈ વાત ઉખળી હોય અથવા કંઈ રમૂજ થઈ ગઈ હોય તો ઓટોમેટિકલી કફ છૂટો પડી જાય બોલો દવા લઈ લઈને ન પડે એ હસવાથી છૂટો પડી જાય પણ હવે આપણે કંઈ એવી ફિલ્મ જોઈએ નહીં એવું આપણને ફાવે નહીં ત્યારે આપણે હસાવીએ પણ આપણને કોણ હસાવે એટલે સામા વાળાને ફાયદો થાય પણ હવે આપણને ફાયદો ના થાય ત્યારે એવી કોઈ સીડી કે વિડીયો એવું કઈ લાવીએ તો એ કઈ મેળ પડે નહી કારણ કે એ બોલે પાછું આપણે જાણતા હોય ત્યારે ઘણી જાણવું એ અભિશાપ થઈ જાય અજ્ઞાન એ ફાયદાકારક સાબિત થાય જાણતા ન હોય તો કેવા હસી પડીએ પણ હવે એ બોલે શરૂ કરે એ પેલા આપણને ખબર પડે કે આ જોક તો જાણીતો જ એટલે કે એમાંય આપણને કાંઈ હસાવી ન શકે ત્યારે પછી ઘણા બધા સલાહ એવી આપે કે એકલા એકલા હસવું પણ કેમ હસવું એકલા હવે એવી કાંઈ બુક્સ મળે તો એ ક્યારેક એવું હોય તો બે ત્રણ મિનિટ હસ્યા આવે પણ પછી પંદર મિનિટ સુધી હા હા હા કેમ કરવું રૂમ બંધ કરીને કરીએ તોય શરમ આવે વળીકો સાંભળતું છે બે ત્રણ દ જો અત્યારે તમને મજા આવે મારે ક્યાં લેવા જાય મોંઘું છે માર્ક ટ્રેન એનો એક પ્રોગ્રામ એ હાસ્ય કલાકાર હતા બહુ મોટા પ્રસિદ્ધ કલાકાર હાસ્ય કલાકાર પછી એને કંઈક તકલીફ થઈ તો એ દવાખાને ગયા ડોક્ટરે તપાસ્યા ડૉક્ટરે કહ્યું કે તમારે કોઈ દવાની જરૂર નથી પણ મને આ બધું માથું ભારે ભારે થઈ ગયું છે શરીર આખું પેલું થઈ ગયું છે આમ જરા તાવ આવ્યા પછી જેવું થઈ જાય એવું આમ ઢીલું પડી ગયું છે આમ કે ચેન નથી પડતું ગભરામણ જેવું લાગે છે તમે કહો છો કાંઈ નથી દવાની જરૂર તો કાંઈ જરૂર નથી આજે આપણા નગરમાં સિટીમાં એક બારથી હાસ્ય કલાકાર આવ્યા છે અને એનો પ્રોગ્રામ છે તમે એમાં જઈ આવો ત્રણથી છ માં તમે એકદમ સાજા થઈ જઈશો આ કઈ કલાકાર હું પોતે છું એટલે આવું છે જો એનો કપ છૂટો પડી ગયો પડી જાય પડી જાય ખરેખર બહુ સાચી વાત છે આ અનુભવ થયો અને શરીર હળવું થઈ જાય હું ટ્રાય કરું છું પણ એકલા એકલા હસાતું નથી એમને કે દસ મિનિટ કરે ને તો બહુ સરસ શરીરને તમારા મજા પડી જાય હવે એવા કાચ આવે છે મોટા મોટા કે આપણે વાંકા છું કે આમાં મજા કરીએ અમારે કાંતિભાઈ માંદા પડે એટલે ઘણા કે છે જાડા લોકો હોય ને એ આનંદી બહુ હોય પણ એ આનંદ ના કરે કરે હું એટલે ખરેખર અમે અમેરિકામાં ઘણા વર્ષો પેલા એક જગ્યાએ અમે કથા વાર્તા કરતા હતા એમાં મારે થોડા આવી રીતે હળવી વાતો બધી ઉપડી ગઈ ઉપડી જ ગઈ બધી બધી બઉ સારી કલાક દોઢ કલાક બધું આવેલું સભા છૂટી રિયલ આમાં જરાય ખોટું નહીં એમ દોઢ કલાક પૂરી થઈ સભા એક જણાવી બધું ભરી ગયો આપડે ગુજરાતી હતો એ કે ભાઈ શું છે અરે મને ક્યાં તાવ તણ દી જાતો નહોતો હયો ગયો ખરેખર પરિયો તાવ ઉતરી ગયો બોલા હાવ હાજો થઈ ગયો મને ક્યાં તમને ન જવા દેવાય મેં કીધું પણ મને ચડી ગયો એનું શું એટલે હાસ્ય છે એ ઔષધ છે એમાં સવાલ જ નથી ગમે એવું દુઃખ હોય તમારે દેણું ગમે એટલું થઈ ગયું હોય ઉઘરાણી વાળા પાટી થયા હોય વામકી દઈ ગયા હોય બહાર નીકળે મારી નાખજ્યું પણ આપડે બે ત્રણ જણા મળી ગયા લેર કરીને હસવા મીઠાવે બધું ભૂલાઈ જાય ઓ યાદ હોય આપણને કઈ યાદ ન હોય હસવું તો બહુ મજાની વાત છે અત્યારે તમે આટલી વાર અમે ખોવાઈ જ જાઓને કાંઈ બું યાદ આવે નહીં હશે એવું છે એટલે અમે આ લંડન ગયેલા ને મહાત્મા ગાંધીજી ગોળમેજી પરિષદમાં તે ગરીબ વિસ્તાર નોર્મલ વિસ્તારમાં એમણે ઉતારો રાખ્યો હતો પછી ત્યાં બધા યુરોપિયન બાળકો બ્રિટિશના એ નાના બધા છોકરાઓને બધા મળવાનું બહુ બધાને ક્રેઝ ગાંધી બાપુને એ આડે છોકરાઓ રોઈ જ પછી ગાંધી બાપુએ એને આ હસવામાં ચડાવી દીધા એ કેમ આમ ચીમળાઈ ગયા છો તમે બધા ઘરે છે ને તમારે બધા એકલા એકલા સવારે સાંજે દસ દસ મિનિટ સુધી હા હા હા હા હા હા હા મસ્તી કરીને હસવું ખૂબ હસવું છોકરાઓએ શરૂ કર્યું ઘરમાં એના મા બાપ બધા પેરેન્ટ્સ બધા જોયો કે આને શું થઈ ગયું છોકરાઓને કોઈનું ગણે જ નહીં ને પણ અઠવાડિયા દસ થી માં છોકરા બધા શિકલ ફરી ગયો લાલ ટમેટિયા જેવા થઈ ગયા ગાંધીજી બાપુ કે એમના મા જોયું ને નરવા થઈ ગયા ને હસવા દેજો અને પોતે મહાત્મા ગાંધીજી કેતા કે જો મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો હું ક્યાર પાગલ થઈ ગયો એ વાત સાચી જ છે અબ્રાહિમ લિંકને તો એવા બે ત્રણ જણાને છૂટ આપેલી તમારે ગમે ત્યારે તમને કોઈ એવી રમૂજી વાત સૂજે કે જાણવામાં આવે તો તમે ગમે ત્યારે મારી પાસે આવી શકો અને મને સંભળાવો મને હસાવો કારણ કે આટલા બધા ટેન્શનમાં મારે હસવું બહુ જરૂરી હોય છે હસીયે હળવા થઈ જઈએ રમણ મહર્ષિ તો જ્ઞાની વિજ્ઞાની પુરુષ આત્મજ્ઞાની પણ એ બસ ઘણી વાર દિવસમાં નાના બાળકો સાથે ધીંગા મસ્તી કરે એટલે ગઈડા લોકો હોય એ નાના બાળકો સાથે રમે ગમત કરે તો એ હળવાય રે નરવાય રે કારણ કે આમ તો બાળક અને બાબો બે સરખા હોય પેલા દાંત ન હોય આની દાંત ન હોય પેલા બહુ શક્તિ ન હોય આમાંય શક્તિ ન હોય બાળકો પોચું પોચું ખાય આ પોચું પોચું છોકરા લુગડા બગાડે આ લુગડા બગાડે એટલે બધું હરખું હોય બાળકો કોઈ રીતે સમજે નહીં ગઈડાઈ કોઈ રીતે સમજે નહી એટલે ફાવે એટલે વધારે પણ બાળકો સાથે મોટા પુરુષો મહાત્મા ગાંધીજી હોય તોય બાળકો સાથે ગમત બહુ કર આપણે ઘણા જોયે છે ને ખબર નહીં રોજ મરેલાનો કાગળ આવતો હોય હોય એટલા બધા હશે બેઠા છે નામ ન દેવાય પણ એક બહુ મોટો સંઘ છે યુનિટી છે ત્યાં એક કઈ નઈ ત્યાં હાસ્ય કલાકાર અનુભવ કહેતા મને ત્યાં લઈ ગયા એટલી બધી હસવાની વાતો કરી એટલે છતાં બધા આમ જ બેઠેલા આમ શિસ્તમાં કોઈ હલેખ ચલેખ હશે કાંઈ નહીં મોઢવી મરકાવે ને બરોબર ઓર્ડર ઇ ઓર્ડર ઓર્ડર આપેલો કે બધા શિસ્તમાં બેસવાનો બેસી ગયા હસે જ ને હસવું જો કે પહેલાં કથા વાર્તાઓ બહુ ગંભીર થતી હોય જ્યારે આ અમદાવાદ ગુરુકુળ શરૂ હતું ઓગણીસો છોતેર એ બધા વખત હવે આપણે જે કથામાં હસવાનું આવે એટલે ઘણા એ વખતની જે બધા વૃદ્ધ બધી ચેનલ પેનલ હતી બધા એ બધાને બહુ નવીન લાગે ભાઈ તો ક્યાંય આવું સાંભળ્યું ન હોય એ બધા જૂના સંતોને સાંભળ્યા હોય એ તો બધા આંખો વાતો કરતા હોય સંતો હા મેં આખું મોદી ખાલી થઈ જાય તો એ વાત કરતા હોય જૂની પેઢીમાં એ હતું આપણે જો ને પુરાણી સામે નથી હું લેટિન અમેરિકા જાઉં તો એક જણો પેલો સુરેશ ભગત બેઠો દોઢ કલાક બોલે અછ સ્પેનિશ સમજે પુરાણી સામે ગુજરાતીમાં બોલે એકબીજા એકબીજાનું કાંઈ ન સમજે તોય પુરાણી કે હું દીધે રાખું દોઢ કલાક સુધી બોલે આખા બધા લીલા ચરિત્ર ના માળા હોય બપોરે કે પછી સ્વામી ની દયા થી આવતી હોય પણ એ જૂની પેટીમાં કઈ હસવા બસવાનું કંઈ આવે નહીં પણ છતાં આપણા વારસામાં એ સારું હતું કે પુરાણી પ્રેમ સ્વામી એટલે હાસ્યનો દરિયો કેમ એ સભામાં આવે એટલે લીલા લહેર બારે મહિના તમારા છોકરાઓને એવી વાતો એવી પાછું મિમિકરી કરે હું તો મિમિક્રી નથી કરતો પુરાણી સમય તો મિમિકરી કરે એટલે તમે ઊંધા પડી જાવ વાણિયાની મિમિકરી કરે એવી કરે નાના છોકરાની મિમિકરી કરે ઝીણું ઝીણું બોલે સ્વામી ઘણી વાર કે દાંત કઢાવે પણ ત્યારે સ્વામી ન હોય શાસ્ત્રીજી મારા ત્યારે ના આવે બધા બહુ લહેર કરાવે એમના રૂમ એ હસવાનું આ કથા વાર્તામાં એ હાસ્ય પણ હાસ્ય છે શું છે આપડે છે ને કોઈને દવા પીવડાવી હોય પણ મોઢું ખોલે તો કેમ દવા નાખવી દવા પીવડાવી પણ મોઢું ખોલે જ નહીં તો દવા કેમ નાખવી એટલે પછી છે ગલગલિયા કરે ગલગલિયા કરે દાંત કાઢે ગોળી ગાલી દે મોઢામાં એમાં હાસ્ય અમુક જોક્સ આવે છે રમૂજી વાતો એટલા માટે કે આધ્યાત્મ ગોળી પેટમાં નાખવા માટે થોડા ગલગલિયા થાય એટલે ઓલું અંદર ઉતરી જાય હાસ્ય સાથે વાતો યાદ રહી રસ આવે બ બે બે કલાક અઢી અઢી ત્રણ ત્રણ કલાક લોકો બેઠા રહે તો હળવું હોય તો બસ બાકી તો સંસારમાં તો ટેન્શન છે જ ટેન્શન એટલે દસ સન દીકરા દસ દીકરા હોય ને જેટલી ઉપાધિ હોય એવી ઉપાધિ માથે ચડી બેસે એને ટેન્શન કહેવાય ઘરે જાઓ દુકાને જાઓ ઓફિસે જાઓ જ્યાં જાઓ ત્યાં ટેન્શન ટેન્શન ટેન્શન હવે કથા વાર્તામાં આવે ને ત્યાં ગંભીરતા હોય તો જવું ક્યાં જૂના જમાના બાપુ બધા હતા ને ચીપિયા રાખતા ખોડતા હોય જે સિતારામ કરીએ તોય ખીજાય તે પછી ગણાય કે બાબુ ઘરે જાય તો બી રાખી જાય અહી આવી તમ ખીજાય જાવું ક્યાં એના કરતા સત્સંગ હળવો ફૂલ અને આનંદ રે ક્યાં કોઈ શાસ્ત્રમાં ક્યાંય હસવા ના પાડી છે શંકરાચાર્ય તો ઉલટું લખ્યું છે પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શન જો કે એનો ટોપ ટુ બોટમ બહુ લાંબો અર્થ થાય ચિત્તની પ્રસન્નતા એટલે માન અપમાનમાં ક્યાંય ઘવાય નહીં એવી ચિત્તની પ્રસન્નતા પણ એવી અવસ્થા હોય ત્યારે હાસ્ય જ બચે બીજું શું બચે માન અપમાનમાં જે ઘવાય નહીં તેના ચહેરા ઉપર શું હોય બાળક જેવું હાસ્ય જ પ્રસન્ન ચિતે પરમાત્મા દર્શન પણ એટલું તો ખરું કે માણસ હસે તો હળવો રે ને ભજની થાય ભક્તિ થાય એવું કઈ નથી એટલે ઘણા ઘરડા હોય એ હસવું જોઈએ હળવું મળવું જોઈએ લીલા લહેર કરવા જાય તો આનંદ રહે ઘણા બધા ખરેખર રોગ પણ ઓછા થાય કારણ કે શરીરમાં જે આંતર સ્ત્રાવીઓ ગ્રંથિયો છે એમાં જે જુદા જુદા છ સાત પ્રકારના રસ જરે છે જીવન રસ બધા અમુક બોડીને કંટ્રોલ કરનારા એ હસવાથી એ બધી ગ્રંથિઓ સક્રિય થાય છે અને બેલેન્સ રીતે છે એનું ખરેખર ઉપચાર છે ખોટી વાત તો છે જ નહીં એટલે પ્રયોગ કરવા જેવો ખરો બે ત્રણ જણા ભેળા થઈને ખૂબ હસવું ગઈડિયા ગઈડિયા એકબીજાને ગલગલિયા કરો મજા મજા એવું છે ખરેખર અને બહુ છે આ જાણવા જેવી વાત છે જે હસતા ન હોય ને અને ગંભીર અખંડ રહેતા હોય ને એનો કોઈ બી ભરોસો કરવો નહીં એ બહુ મીંઢા હોય હા ખોટું લગાડતા નહીં હોય પણ બહુ મીંઢા હોય એના પેટમાં શું છે ખબર જ ના પડે તમને કારણ કે હસવું અને નિખાલસતા એને મેળ છે અને પેલો એટલો છે ને કે ક્યાં ધરબી રાખે ખૂણામાં ખબર ના પડે એટલે એવું ઘણા લોકોએ એવું કીધું છે અનુભવ એવું થાય તમે જોઈ એ હસતા જ ન હોય ને બહુ હસે કરે એ ઉપાધિ બહુ કરાવે અને ખરેખર આ મને તો એવો અનુભવ છે એવા લોકો છે ભેદી બહુ હોય બહુ ભેદી શું વિચારે છે તમારા વિશે શું વિચારે છે તમે કીધું છે જે કીધું તમે વાત કરી ચર્ચા કરી એના વિશે એનો શું અભિપ્રાય છે કશું જ જાણી ના શો કારણ કે જે હસી ન શકે બોલી શકે એ બહુ સંઘરે પેટમાં એટલે હસવાનો સંબંધ છે નિખાલ એટલે જે ક્યારે હસતા ના હોય એનો વિશ્વાસ જ ન કરે એટલે હસો અને હસી કાઢો હસી કાઢો એટલે શું માન અપમાન થાય દુઃખદ ઘટના આવે કોઈ પરિસ્થિતિ વિપરીત થાય ધાર્યું હોય એમ ના થાય જોઈતું હોય ના મળે આપણું કોઈ કયું ના માને એ બી વિપરીત પરિસ્થિતિ સર્જાય ત્યારે દાંત કાઢીને હસી કાઢવાનું આ વા યાર બસ હે સોક્રેટરી એને ઘેરે તો એને મિત્રોને લઈને આવ્યો એને ઘરે હવે એની ઘરવાળી જેનથી ભયંકર કર્કશાસ્ત્રી સોક્રેટીસ ને બારમો ચંદ્ર બે ચાર મિત્રો ચાલુ થઈ ગઈ સુખ લેવા નો લેતા જ આવે ઘરે કાંઈ નઈ તો ઘર કામ ના દે આવાની શું જરૂર છે નવે મિત્રો બધા એના સોક્રેટીસ કે તમે એના ઉપર ધ્યાન દેતા ન તમે એને સાંભળવા નથી આવ્યા મને સાંભળવા આવ્યા છે એની પાસેથી તમારે કાંઈ લેવા જેવું નથી મારી પાસેથી લેવા જેવું ઘણું છે એટલે મારી સામે ધ્યાન દેજો શું એની પાસેથી ઉપદેશ લેવા જેવો એક જ છે એ કે આવું પાત્ર દેખાય તો એની સાથે મેરેજ કરતા નહીં બાકી એમાંથી કાંઈ લેવા જેવું નથી બાકી જે કાંઈ જીવનની ચર્ચા કરવી હોય એ મારી સાથે કરો હું તમને એવું શીખવાડીશ કે તમારે ફાયદો થશે એટલે સોક્રેટીસ કે જો તમને સુખી પત્ની મળે તો તમે ફિલોસોફર થઈ જશો અને જો કર્કશા મળે તો હાસ્ય કલાકાર થઈ જશો કારણ કે હાસ્યા વગર છૂટક્યો હસો ન શિકાળો એટલે ખૂબ પછી તો એટલી બધી ઉકળી રહી એટલે પછી મિત્રો થી રેવાનું નહીં કે બધા તમારી વાત સાચી છે પણ તમારું સાંભળવા દે ત્યારે ને આ એટલો બધો કકડાટ કરે છે આમાં મજા નથી આવી હા ચાલો એટલે સોક્રેટિશ નો હાથ પકડીને પછી બધા મિત્રો બહાર નીકળ્યા દરવાજો ખોલો પેલા થળિયામાંથી બહાર નીકળ્યા ને એમ થયું જાણે શિકાર હાથમાંથી ગયો દાંત આમાં હસવું આવે તો કે એમ બહુ સાચી વાત સાબિત થઈ ગઈ તો શું તો વરસાદ પેલા ખૂબ ગાજે પછી વરસે હસી કાઢેલી આવી વાતમાં નહીતર તો બીજો માણસ નો કરી નાખું બોલો એક જણા ના લગ્ન પચીસમી વર્ષ દિવસ ઉજવતા હતા વર્ષગાંઠ મેરેજ ડે પચીસમા વર્ષ એમાં એક વકીલ બહુ નગર ના જાણીતા આવ્યા એને ભણી ગયું બોલે ઉજવણી મૂકીને વકીલ માથે તૂટી પીડ્યો એક બે તો ઝાપટ નાખી દીધી વકીલ નો ઓલા બધા જોઈ રહ્યા કે પચીસ વર્ષ ના થઈ ગયા આવી ધામધૂમ હાલે છે આ બધું અને આ વકીલ પ્રસિદ્ધ વ્યક્તિ વકીલ એવો એડવોકેટ એને કાન લઈ લો કાટલો જાલી તારે લીધે બધું આ છે તું આવો છો તે દી મને આમ ઓલા બધા કે ભાઈ શું છે તો કે આને મેં પૂછ્યું તું આ વકીલ ની સલાહ લીધી હતી કે આ મારી ઘરવાળી સાથે હું જીવી શકું એમ નથી મને મન થાય છે કે આને પતાવી દઉં તો આ મને ક્યાં પતાવતો નહીં મારતો નહીં મારી નાખતો નહીં હત્યા કરતો નહીં દસ વર્ષની જેલ થશે એ તે દિવસે મને મારી નાખવા દીધી હોત તો દસ વર્ષમાં છૂટી ગયો હોત આ પચીસ વર્ષે નથી છૂટતો આવું કરજો તસો ને હસી કાઢે એવી શેઠ ઘેરી આવ્યા આવું વાતો કરું પછી આ તમને સમજાય બે પછી તમને મારા પાસે લઈ જઈશું તો તમને એ બધા આમ સમજાય તમને એટલે આ તો આપણે હજી ગલગલિયા કરીએ છીએ શેઠ ઘરે આવ્યા એટલે તરત જ ન કરે ફરિયાદ કરી અને રોવા જ કે શેઠ સાહેબ શેઠાણી જ્યારે હોય ત્યારે મારા ઉપર બસ જેમ તેમ બોલે રાખે છે તું વહેલો આવતો નથી મોડો આવે છે ને કામ બરાબર કરતો નથી ને આળસુ થઈ ગયો છે નકામ હરાનો પગાર ખાય છે શેઠ સાહેબ હું મોડો હવે ક્યારેક હું રોજ છ વાગે મારો આવવાનો સમય છે સવારે છેઠાણી દસ મિનિટ વહેલા ઉઠી જાય એટલે બસ હું મોડો આવ્યો ગણાવ અને એ ક્યારે મને પાંચ પાંચ કામ ચીન બતાવે તો હું કયું કામ પૂરું કરું એ મૂકી દઉં તો કે આ નથી કરતો એ મૂકી દઉં તો કે પેલું ના કર્યું આવો કાળો કકડાટ છેઠાણી કિરાક કરે છે કોઈ વાતે એને સુખ આવતું નથી એનો સ્વભાવ જ આવો છે એટલે શેઠ કે તારી વાત બરાબર છે તું સાચો છો તારી વાત સાચી છે એ એમ કીધું શેઠાણી સાંભળતા જોય નોકરણી બાળ્યા શું તમને ખબર છે એ રોજ મોડો ચાય ને આવે છે હું વહેલી ઉઠી જાઉં એવો નહીં એ તમને કે છે છ વાગે પણ છ વાગે ક્યાં આવે છે અને કામ તો ગમે તે ને એક બતાવ્યું હોય પૂરું નથી કરતો આડ છે એ પાછળ વંડા મને સુઈ જાય છે ખાવામાં સૂરો છે પગાર જ લે છે તો તારી વાત સાચી છે તારી વાત સાચી છે એટલે આને દુખ આવે હશો ને એમ શ્રીજી મહારાજના જીવનમાં તમે જુઓ હસે હસાવે અને હસી કાઢે લેરા લેરા લેરા બહુ હસાવે બહુ હળવા ફૂલ ગંભીર વાતો તો કેવી કરે એમની કરી એવી તો કોઈ ના કરી શકે વાંકડા વાંકડા પ્રશ્ન કરો તો બધાની આળસ ઉડી જાય અને પછી એવી ઉપનિષદોની વેદ વેદાંતની શ્રુતિઓની વાત કાઢે કે નિત્યાનંદ સ્વામી ગોપાલ આનંદ સ્વામી જેવાય પણ આમથી આમ આમથી આમ થઈ જાય પણ એમાં પાછા હશે બહુ રમૂજી સ્વ પાછી ગંભીર શાંત પણ ખરા નવે રસ આપણે જમવામાં છ રસ જોઈએ એમ જીવનમાં છયા રસ જોઈએ ને એમાં હાસ્ય રસ છે એ ગળ્યો રસ પુષ્ટિકાર ગળો રસ છે એ શરીરનું પોષણ કરે પુષ્ટિ કરે જેમ જેમ ગળું ખાય તો શરીર જાડું થાય હાસ્ય રસ છે એ પોષણ આપે તો શ્રીજી મહારાજ હસે હસાવે અને હસી કાઢે દરેક ક્રિયા માં એમને હાસ્ય લીલાઓમાં હાસ્ય આવે બોલો નદીઓમાં સ્નાન કરવા ગયા હોય તો ત્યાંય ધૂન કરે કીર્તન કરાવે પોતે કીર્તન કરાવે ધૂન કરાવે એ બધું કરાવે પાછો ઉપદેશ કે જોજો ભગવાન ભૂલતા નહીં ભગવાનનું નામ લીધા વગર સ્નાન કરો તો લોહીમાં સ્નાન કરે બરાબર છે આમાં કેટલી જીવાતું હોય સૂક્ષ્મ જીવાણું મરે રક્ત સ્નાન બરાબર છે અને એના એ પાછા એવી કેલી કરે એવી ડૂબકી મારે એવા એકબીજાને પછાડે એવા માછલીદાર રમે આ ગરડામાં પેલો સહસ્ત્ર ધરો ધોધ પડે ઉપરથી તો મારા તો સડાસડા ત્યાં જઈને ધોધ પાછળ ઊભા રહી જાય એ વખતના વરસાદને ધોધ અને એ વા ઉપરથી પાણી ધોધ પડે તે કોઈ મહારાજ પાસે જઈ ના શકે ભલભલા જેવા જાય પણ ધોધ એવો ને બધાને આગળ ફેંકી દે સુરા બાપુ કે બાપ આતો શા એને કસોટો વાળ્યો અને સુરા બાપુ હાપતા હાપતા ગમે તેમ કરીને જેવા પહોંચવાના થયા મારાજ પગ માર્યો ધક્કો ધક્કો મારે એ બધા ગોથા ખાય એને મારા ને બધા હસાય નાની નાની વાતો માં જળક્રીડા હાસ્ય છે ને કઈ વિલા મોઢે ગંભીર મુદ્રા એ સ્નાન ન કરે દુબકાઓ મારે જાળવે ચડી ચડી ખબ હસારે દાદાના દરબારમાં બેઠા હોય જમવાનું હોય તો જમવામાં જમવામાં હસે હસાવે ચોપ કોઈ કંઈ બોલવાનું નાય નાક પ્રાંગળી એવું નહીં એમ ખબ એ બધા બેઠા આવશે સંતો બધા એમાં મૂળજી બ્રહ્મચારી એ કેરીનો ટોપલો ભરી મહારાજ પાસે મૂકી ગયા મહારાજે સરસ મજાની કેરી લીધી આમ પાછી કેરી હાથમાં કે કેમ બ્રહ્માનંદ કેવી કેરી ઓ મહારાજ બહુ સરસ ઓ શું આવે તારે ખાવી છે મારે કોણ ના પાડે એમ ખાવી છે તારે હા મહારાજ કોણ ના પાડે આપના હાથનો પ્રસાદ એ મેરવીને ફરી જો આવું છું જેવી ઉપર મારે ઉલ્લી આમ કેરી જેની પામ પડી પકડી લે અને એ ખાવા માંડે કેમ આમ તું કરે અરે મારાજ પણ તમે મને લાવવા દર્જાવા દો છો ફેરવી ને કેરી મારે ફાંઝ ઉપર મારે એવી રીતે મારે કેરી ઉલ લે ફાંડ મોટી ઉછળે જેની પાસે જાય પકડી ખાવા માંડે બ્રહ્માનંદ છે ચાર પાંચ કેરીઓ મારી બ્રહ્માનંદ છે કે મારા હવે રેવા મારે નથી પ્રસાદ ખાવો આ દુખે હા દુખે રેવા હવે રાખો આપનો પ્રસાદ આવી ગયો મારા કે નાના મારે દેવ ના મને જોતો જ નથી હું વાંધો વાંધો હું માર હું ખાઉં છું માલ બીજા ખાય છે રાજી થાય લે જેટલી મારી હતી ને એટલી બધી કેરી બ્રહ્માનંદ હવે હવે મારા દ્વારા આમાંથી કોઈ ના લેવા દઉં છે ને જો વાત વાત કેવી રમૂજ છે ને હું એ વાત કરતો તો એ જયારે ઓગણીસો છોતેર અઠ્યોતેર પંચોતેર ની સાલ આ ગુરુકુળ થતો ત્યારે આપણામાં છે જે રમુજી વાતો આવે ને પછી ગઈડિયા બધા બેઠા હોય આમે અમુક તો આને કથા વાર્તા કેવાય બે કીધું ભાઈ તમને નોફાવે ના આવું હું તમે ચાર પાંચ જણા છો છોકરો અઢીસો ત્રણસો છોકરા મેં કીધું હું તો એને તમારે આવું સવારે કથા વાર્તા થાય ને એ તમારા માટે છે ત્યાં આવો ને તમારા નિષ્કુળાનંદ કાવ્યની જ વાતો થાય એમાં કાંઈ ના આવે તમ તમારે અને તોય પાછું એવો આગ્રહ કરનારા પાછી આવી વાતો કરો જ્ઞાનની ગંભીર તો એ તો હોવ ની પેલા હોય જાય હાજર હોય જાય કે તમે જે બોલો સાચું જ બોલો છો વિશ્વાસ છે અને અહીંયા મૂળ શું એને ખીજ શું કામ ચડે તમે સુવા નો ગયો ને એટલે બીજું કઈ નઈ હું હસવાનું આવતું હોય છોકરાઓ ખીલતા હોય એટલે આમાં કોઈ ઊંઘ હોય તો ઊંઘે આમાં જો કોઈ કોઈ ભલે દાંત ન કાઢે એ કદાચ એની જન્મ પ્રકૃતિ હોય પણ ઊંઘી તો ના જ શકે ને એટલે એ ગયા બઉ પછી એકવાર છે ને આ તો બધું જેનું જૂનું બહુ મજા આવે એમાં પછી જ્ઞાન સત્ર આવ્યો એટલે જ્ઞાન સત્ર પછી એટલે વક્તાઓ નક્કી કરે ને ત્યારે કોઈ કીધું છે હરિસ્વરૂપ સ્વામી નું નામ લખો એમાં બે ત્રણ ભાભલાઓ લાકડી પછાડીને કે ઈ હાલે નહીં કથા વાર્તા જોઈ દાંતે છે આમ કરાવે છે તેમ કરાવે છે પછી જેને લખ્યું હતું બધું કાગળો એમણે કીધું પણ હવે છોકરા હા શું કરવું આ છોકરાઓ કઈ બે અને એને આવી વાતું જોઈ ભલે પછી કોણ જાણે કોણ રાજી થઈ ગયું કાંઈ ખબર નહીં પણ આપણું એવું હાલું એવું હાલ્યું આરામ સારું હાલ્યું પછી તો જે ના પાડતા હતા ને એ સૌની પેલા ગોઠવાય જાય જો બોલો એ કે ના હવે મજા આવે છે એટલે દ્રષ્ટિભેદ છે ને એટલે હસે હસાવે ને હસે હસી કાઢે બઉ સારું આમ બધી સભા બેઠી હોય ને થોડા ઘણા પાર્ષદો બધા બેઠા હોય ત્યાં મહારાજ કે ક્યારેક જ્ઞાન વાર્તાનો અવકાશ હાવ કાઢ શ્રીજી મહારાજ રમતે ચડી જાય મુક્તાનંદ સ્વામી જેવા કઈ સંતો ના હોય એટલે મજા કરે પછી મજા એટલે કેવી કેવી મજાઓ કરતા ભાઈ તમે એ ખાલી આ બધા પ્રકરણો કેવા છે મનમાં તૂકો ચડે રમત કરે હિ દાદાના દરબારમાં માટલી ઉપર માટલી એના ઉપર માટલી એના ઉપર નાની માટલી મૂકી અને બધા પારસોદો સાય બધા હરિભક્તો દાર આવે બોલો હવે ભગવાન હોય જુઓ તો શું કે માટલીઓ ઠેકાવે પછી ઘણી વાત તો શું કરી પોતે એકબીજા ને બે બે ત્રણ જણા બિહાર ચારે બાજુ એના પગ ઉપર આનો પગ આમ મૂકે ને એમ એમ એમ એમ પગ અને હવ ઉપર પોતે પગ મૂકે અને પછી ઓલા કમળ સિંહ લઈ આવ્યા રામપરા ગામ ના એનું બહુ જાડુ શરીર ગરડા આવ્યા પછી જાડુ શરીર બઉ થઈ ગયું કારણ કે ખાધે પીતે સુખી થઈ ગયા એટલે ખાધે પીતે સુખી ખબર છે ને હેજ વેલો ઉઠે એના સસરા ઘરની આજુબાજુ જઈને જાજરું બે યા એટલે કોઈ કીધું ભાઈ તું આમ આટલું બધું આગો જઈને પણ તારે સવારમાં ઉઠીને ત્યાં તો કે સસરાને ખબર પડે ને જમાઈ ખાધે પીધે સુખી છે એટલે કમરસી શેખ પછી આમ દોદરું શરીર ને પાછા એ જમાને ધોતી પહેરતા ને બધા વાણિયા લોકો છેડા વાળી ધોતી લોકો આપડે રાજકોટમાં ઓેલા ગીધુ બાપા ને આવતા આપણને એમ ખબર એમ લાગે કે ધોત્યુ વાહેર નીકળી જાય ઢવળડાતું જતું હોય આમ છેડો રાખ્યો હોય તોય કેટલું ઢવડાતું હોય આપણે એમ થાય કે આના કદાચ ચડી પહેરતા હોય શું એટલું બધું લુગડું બગાડવું અને કેટલું બધું આમ જાજેમ સાફ કરી જાતા હોય એટલું બધું આમ છેડો અરે પણ એ આખી અદા હોત અણીવાળી ટોપી હોય આમ બંડી પહેરી હોય બટન બધા ખુલ્લા હોય આંગળીઓમાં સોનાની વીટીઓ હોય ઘલગટિયા જેવા ચહેરા હોય દડીમલા જેવી ફાઇંદી હોય અને ધોત્યુ આમ લહરતું હોય ને આમ હોય ને લાગે એક તો લાગે બાકી બીજું જે પણ આમ મૂર્તિ ભૂલાય ને હવે આ કમળસિંહ શેઠ એવા અદોદરો મોટું બધું શરીર થઈ ગયું પછી મારા કમળસિંહ પદડક લદડુક પદડક પદડક પદડક લદડુક પદડક મશીન ની હેન્ડલ મારે એમ દોડતા જેવા ને આવે એવા તરત મારા હાઉથી ઉપર પગ રાખ્યો હોય દર દિન ઓલા પગ ને ઠેબુ મારે બહુ પડે કમળસિંહ શેઠ મોડાઈ જાય લુગડા બોગડા એક બધું થઈ જાય ગોથા તંચર ખાઈ જાય અને પાછા બધા બૈરા હોય ઉભા બધા એમાં ઘરવાળા હોય એના ઘરવાળા એવી શરમ થાય એ ત્યાંથી રાડ્યું નાખેડ્યું કમળી છે ઘડી તેની આમ જોવે નહી મારાજે કમળસિંહ પછી તો કમળસિંહ છે ઠાકી ગયા ઘરે ગયા ને ઘરવાળા એ પછી જે ઘરે લીધા છે કમળસિંહ હા ટાઢાથી ને સાંભળો બધું સાંભળી લીધું ને પછી કે જો આપણી પાસે એટલી મૂડી નથી કે બધા સંતો ભક્તોને આપણે રસોઈ દઈએ મહારાજ ને રાજી કરી આ ગોથા ખાઈને મહારાજ રાજી થઈ જતા હોય તેનાથી બીજું કરવા જેવું શું છે આપડે તો રાજી કરવા છે ને મહારાજ રાજી કરવા છે આ બધા ભક્તોને રાજી કરવા છે આપડી પાસે એવી મૂડી નથી કે આપણે આ બધાને રાજી કરી શકીએ એવી બધા જો મને યાદ કરતા છે અત્યારે અને બપોરે જેને રસોઈ દીધી હું કમરસી ગોથા ખાઈ ગયો હવે એટલે હું એના નામ ના લઈ શકું તો કઈ નહિ હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ના કરું તો કઈ નહિ પણ સ્વામિનારાયણ મારું નામ બોલે મારું કામ થઈ ગયું આવે પછી મહારાજ જમાવે એમ મૂળજી બ્રહ્મચારી ને ઘણી વાર કે તમે વાતું કરો ને પછી મૂળજી બ્રહ્મચારી કે ઓછા ઉતરે એના સેવા કોઈ અરે વાત કરે એટલે શું વાતું કરે એવા દાંત કઢા મહારાજ જયારે હશે ને બહુ ત્યારે આખો ચહેરો લાલ થઈ જાય આ ભાગ છે ને લાલ ટમેટા જેવો આ ચહેરો લાલ થઈ જાય આ લાલ થઈ જાય નાકનું ટેરું લાલ થઈ જાય અને આ રૂમાલ હોય ને ચાર આઠ વડો હંકેલો હોય મોઢા આડો રાખે પણ દાંત કાઢે દાંત કાઢે દાંત કાઢે ગોટો વળી જાય એવા દાંત કાઢે અને એ જોવાની આમાં પેછરું ફૂટી જાય આમ આંખીમાં આંસુડા પાણી આવી જાય એટલા દાંત કાઢે એવો છે ને એ કાંઈ તો ફાઇન પકડી રાખે એવા દાંત કાઢતા તા બહુ જ છે મૂળજી બ્રહ્મચારી ની વાત નથી કરવી પણ ઘણી બધી રમતો બજાવે એક બીજા કરાવે હા ઓછી માયા નહી હસી કાઢે બોલ લહેર કરો એમ બધા બેઠા છે ખાસા માણસો બધા એમ તો થોડા સંતો ખરા મુક્તાનંદ સાંભ વગેરે નહીં મારા તકિયા નામ કરીને બેઠી સુરા બાપુ આજ તો તમે વાત કરો કઈક એટલે સુરાબાપુ ખોખારો દઈ ગળું વળું પછી સુરાબાપુ કે મારા હા બોલો હું છે ને આજ તમને કાયમ આવે ને એવી તમારા માટે એક બહુ કિંમતી વાત કરવા માંગુ છું સુરાબાપુ કે ભાઈ આપણાથી થઈ ન જવું જોઈએ પણ અટાણ સુધી અમે તમારું બધું હાંગળું યાદ રાખ્યું પણ આજ હું તમને એક તમારા માટે તમારા કામ છો તમારે ઉપયોગ આવશે એટલે ભૂલી જતા નહીં એવી કિંમતી વાત કેવા માગું છું બધી આખી સભા હાજર થઈ ગયા સુરાવ બાપુ શું કે બાપુ શું કેવા માગે છે એ તો અંતર્યામ એવી લીલાને બાપુ શું કેવા માગતા છે ભાઈ સુરાવ બાપુ યાદ રાખશો હા રાખી રાખી તમારા કામની છો હા મારા કે મારા કામની બસ હા આ બીજા કોઈને કામની નથી તમારી એકને જ કામની એટલું મોણ નાખ્યું એટલું મોણ નાખ્યું હવે કયો બાપુ બહુ બહુ મોન નાખોમાં પછી ભાખરી ભાંગી જાય જો તમારા માટે છે અને તમારા કામ છે યાદ રાખજો ભૂલજોમાં જો સાંભળો અમારા અનુભવની વાત કહું છું ચુરા બાપુ મને છે ને જ્યારે જ્યારે બહુ અશાંતિ થાય ને ક્યાંય ચ્યાન પડે નહીં અશાંતિ થઈ જાય ત્યારે હું તમને હંભાળું એટલે મને એકદમ શાંતિ થઈ જાય એ મારા તમને જ્યારે ઉદાસી આવે ને ક્યાંય ગમે નહીં ને ત્યારે મને યાદ કરજો અને પશુરા બાપે ફાઇન ફૂલાવી આ ફાઈન કરજો તમારી વાત છે શાંતિ થઈ જશે બોલો હું તમને યાદ કરું મને શાંતિ થઈ તમારા મને યાદ કરો તમને શાંતિ થઈ જશે તમે વિચાર તો કરો આમ ભગવાનને સલાહ દેવી અને ભગવાન ભગત એમ કે તમને મને યાદ કરજો તમને શાંતિ થઈ જાય એટલે શું હાથ છે કેવાગવાન ને એમ કે તમે મને યાદ કરજો તમને શાંતિ થઈ જશે લાગે હાલ જાળધરા દરબાર પણ આ ઠેબુ મારે ને તો સ્વર્ગા ધામને ગોથા ખવડાવી દે આ એવા બધા દરબારો આમ લાગે આપણને કા કાઠી દરબારો છે પણ એ ઘડી એના પગનું ઠેબું મારે ને તો આખા લોક ઊંધાવાળ ગયા એ સહજાનંદી ના પ્રતાપ લાગે એનો ઢાંકી નાખ્યો હોય ઐશ્વર્ય નહી તરીકે કોઈ તાકાત જીભ કેમ ઉપડે કોઈ સાધુ નથી કીધું તમને અશાંતિ થાય તો મને સંભાળજો ગુરુ રામાનંદજી એમ નથી કીધું કે તમને તકલીફ પડે થી મને સંભાળજો હે અને આ સુરા બાપુ કહે લ્યો તમને જયારે અશાંતિ થાય ને ત્યારે તમે મને સંભાળજો તમને શાંતિ થઈ જાય શકે હવે મહારાજ આમ સુતા હોય કોઈને ગામડી ગયા હોય સગવડતા ઓછી હોય એક રૂમ હોય સુરાબાપુને મહારાજ વગેરે હાલે મહારાજ સુરાબાપુ વગેરે હાલે મહારાજ કે સુરાબાપુ તમે ક્યાં સુસ્યો મહારાજ ક્યાં હોય ભાઈ તમારો ખાટલો ક્યાં છે મહારાજ મહારાજ આવી છે તો ભાઈ હું અહીં છે હોય રહીશ હવે મહારાજ ખાટલા ઉપર સુતા હોય સુરાબાપુ હેઠે સુતા હોય તો હેઠેથી ખાટલાની ઈ આવે ને ત્યાં સુધી સુરા ખાચરનું પેટ આવે કેવાય છે જાડા વિચાર કરો તો ઢોલિયા બરોબર આવે ગોળ ટક્કર દેવી ફાઈન આમ તમને કલ્પનામાં આવે છે ને પછી આ જોવે પછી મહારાજ ને હખડાય પછી મહારાજ થયા બેઠા બેઠા થાય ત્યાં સુરાબાપુ કે શું છે ભીણે ઉનાળાનો ટાઈમ હોય એટલે છે જે નાનું મોટું ડેટકુ રાઈત રહી જાય એવો મોટો ડૂંટો તો હોય જ એ મહારાજ આમ જોઈ ગયા એટલે મહારાજ ત્યાં બેઠા સુરાખે કે ભેડિયા શું વિચાર છે કાંઈ નહીં તમે હું આ તો હું તો હું હું પછી ઉભો ક્યાં થઈ શકું છું મહારાજે છે ને આ પ્યાની લઈ જમણા પગની સુરા બાપુ ડૂંટી ઉપર બરાબર દબાવી આ પ્યાની ફીટ થઈ ગઈ એમાં એના ઉપર આમ તમે કલ્પના આવે છે ને આમ બધા આમ ડૂટી રાખી પછી આમ રાખ્યા પછી મહારાજ કહે સુરા કીર્તન બોલો કીપ્તન બોલો અને ઉપાડે તારા એ જે બોલવા જાય મારા જ તે દબાવે અને એવો ગડકડીયો ઉપડે જે ઓલે જાગી જાગી ના ક્યુ પ્રાણી અંદર ગરી ગયું છે જ્યાં જોવે ત્યાં તો બે જણા નું શબ્દ બોલવા જાય ને પેની દબાવે એટલે આખો અવાજ છે ને એ કચડાઈ જાય ભારે મજા કરે એક વાર તો એવી કરી રમુજ એ કઈક કઈક ગતકડું ખોલી જ કાઢે તમે જો આમ હજી આપણે થોડા ઘણા ચરિત્રો જોયા ને પણ તમે જો ખૂટે ગંભીર હતા ને કેવા રમૂજ કરે તમે જો કેવી રમૂજ કરે એ પીપળા આવ્યા ત્યાં જાડી જંગલ જેવું અને રાતનો ભાગ એટલે મહારાજ કે બધા પાર્ષદો છો બધી સગવડતાઓ સાથે હોય આ છે તે છે આ ધ્યાન રાખવું પડે ચોર ચકાર આવી જાય પણ અમે તો છે ને ગાડીમાં બેઠા આ બધું બેઠા એટલે અમને કોઈ થાક નથી તમે પગે હૈલા છો બધા મહારાજ કે હવું બધા હોય જાઓ અમે જાગશું ચોકી કરશું આજે અમે ચોક્કી કરશું અને તમારો કોઈ માલસામાન લેવા નહીં દઈએ કોઈને હં તમે તમારે તમે હોઈ જાઓ કેવી વાત તમે હોઈ જાઓ થાક્યા છો અમે તો બળદગાડા બેઠા હોય ઘોડાગાડીમાં બેઠા અમને થાક નથી તમે પગે આવેલા છો હોઈ જાઓ તમારી ચોકી હું કરીશ હવે આમ જે હજી વાત ચાલે છે ત્યાં પાલેશથી કનકો પગી આવ્યા કનકો પગી મારા કિલ્લો આ આ પ્રદેશનો જાણીતો માણસ આવી ગયો હવે આપણે કોઈ જાગવાની જરૂર નથી ત્યાં કનકો પગે ખો ખરા ખાવા બહુ શરીરના મજબૂત આજુબાજુ ભેં ફાટે એના નામને એનું નામ લે તોય લોકો લૂંટતા હોય મૂકીને વ્યા જાય એવો જબરો માણસ પણ આ હરીબત થઈ ગયેલો પણ નામ થોડું જાય એ પગી આવ્યા મહારાજ કહેવાય કંકા પગી શું કરશો હું ચોકી કરીશ મહારાજ પણ જોઈજો હં અરે મહારાજ જોવાનું શું હોય હું મારું તીર છે ને ખાલી ક્યાંય ખોસી દઉં આમ જમીનમાં અને કોઈ લૂંટારું આવે અને જો મારી તીર કે તલવાર જોવે ને તોય કોઈને ના લૂંટે મારી તલવાર બાજુમાં પડી હોય ને કોઈ અડે નહીં માલસામાન કોઈ નો ના અડે જ નહીં કનકા કનકા પગીની તલવાર પડી શકે અરે મારા તલવારની ક્યાં ખાલી મ્યાન પીડ્યું હોય ને તો ઓળખી જાય કનકા પગીનું મ્યાન છે તલવારમાં કોઈ સામાન ના લે તમ તમારે મારા જ કે પણ તો જાગતો રહી જ મારા જાગતો એટલે જાગતો હું પગી લોકો અમને ચોકી સોંપે પછી જેણે સોંપ્યું હોય એને નિશ્ચિંત રહેવાનું અમને ભાઈ ઊંઘ આવે નહીં અને ચોકી કરવાનું કામ સોંપે તે તો આવે જ નહીં અમને આવું બહુ ફાવે અને મારા તમ તમારે તમે શાંતિથી સુઈ જાઓ હવે બધા હરિભક્તો પાર્સદો નિરાતે હોઈ જાઓ આપણા આખા પંથકમાં કંકા પગીનો કોઈ વાળ ન અડી શકે એવું મારું નામ એવું મારું કામ એવું મારી ધાક મારાજ કે વાહ કંકા કંકા પગી વાહ હોઈ જાવ મારાજે હોય ગયા અર્ધી ક્રાજ થયા બીજું કઈ કર્યું નહી કનકા પગીની ભેટમાંથી આખી તલવાર જ લઈ લીધી મારું મ્યાન કોઈ અડી શકે નહીં મારી તલવારને કોઈ અડી શકે નહીં એની તલખો પગી જોલે ચડી ગયેલા ખોલું પકી ગયેલું ઝાડવાની થે મ્યાન હોતી તલવાર ખેંચી લીધી મારે લઈ પોતાને ઓછી કે મૂકી લુગડું બુગડું ઢાંકી અને મારા જોઈ ગયા ચારક વાગ્યા પહેલા કનકો પગી જાગ્યા જાગ્યા તો તલવાર ને મ્યાન બે નહીં મોટી મોટી બડાઈશ મારી અને આખો ઉપાડી ગયો ઠામુકું એટલે એને તો એવું થઈ ગયું પણ એને થઈ ગયો કે કોઈ ન હોય આ બાપો જ હોય મારી પાસે કોઈ આવે જ નહીં બોલ્યા હજી હું તા નહી પગે આવીને મારા મહારાજ પાસે આવે એવા નસકોરા બોલાવે જાણી જાણી નો કોઈ દી નસકો એવા નસકોરા બોલાવે કનક પગી અને જગાડીને કે ખોટા ડોળખરોમાં મારી તલવાર લાવો તું જાગે ની મારા જાગ્યા કેવી ઘાટી ઊંઘ હતી ને તેમ જગ્યા કઈ ઘાટી ઊંઘ નથી ખોટા નસકોરા બોલાવો છો આ મારી આબરૂ સવાલ છે આ હવારે બધા ઉઠશે મારી તલવાર નહીં હોય તો મારી આખા પંથક માંથી કપાઈ જાય છે ભાઈ સાહેબ પગે પડવું છું તમે મારી તલવાર દઈ તમે મારા કે હું ક્યાં નઈ હું તો હું ગયો નહી કોઈ લઈ શકે નહી કનકા પગી મારે હજી તમે ભગવાન છોડનાવી નવા બાકી મને હજી સુધી કોઈ ઊંઘ નથી આવી રાતે આમ ચોકી રાખ્યો હોય અને અમે જો હુ જાય તો અમારે કલંક લાગે અને આજ મને આ ઊંઘ આવી મતલબ કે તમારી માયા છે આ તમે બ્રહ્માંડના જીવોને બધાને હુંડાવીને ગોથા મારા મહારાજ એવા કનકા પગીને શું મારી લપેટમાં ના લે તમે ઊંઘ મોકલી તું મને ગળે પડવાની વાત નથી આંખમાં પાણી આવી ગયા કે મહારાજ હા હાચું કઉ છું આ બધા જાગી જાય ને તો મને આખી જિંદગી મેણા મારશે પછી મારે જીવવું ભારે પડશે અને મારે કોઈક તળાવમાં ડૂબી મરવું પડશે મારાજ કે એવું તો હા એવું જ તો અમારે આબુર નો છે તો મહારાજ ઓછી કઈ કાઢી અહંકાર ન કરો રમુ આપણે તમે છે ને જમાવટ કરે છે એનાથી મજાની હાલ તમને આમ બહુ વિપરીત સ્વભાવ થી વિપરીત લાગશે એવું કરે મારા ગંગામાં આવેલા જેતલપુર થી હવે એ તો બહુ સરસ રસોઈ બનાવે ને એના જેવી રસોઈ નહીં કોઈ અને બહુ પ્રેમથી ભાવથી એવી સરસ ગરમ ગરમ કેવી માથે સગડી રાખે ને ગરમ ગરમ સંઘમાં ચાલે અને ગરમ ગરમ દાળ ભાત મહારાજને જમાડે બધું એવું એની આવો મા ભાવ પણ આ દિવ્ય પ્રેમ આજ સુધીમાં કોઈ આવી મા થઈ હશે કે જેના છોકરા માટે માથે સગડી લઈને ગરમ ગરમ ભોજન આપતી હોય એવી કંઈ મા થઈ છે માથે સગડી દાળ ને બધું ગરમ જ્યાં મહારાજ કે મહા મહારાજ જમવું છે ગરમ ગરમ દાળ ભાત અને ગંગામાં ના દાળ ભાત વખણાતા હવે કોણ જાણે કેવો છમકારો મારતા હશે દાળમાં વઘારમાં જ છે ને દાળ દાળ તો ચડી ગયા પછી સરખી જ છે પણ વઘાર મસાલો તો અમુક નો વઘાર હોય તો એવું આમ એક ગ્રસ્ત થઈ જાય તમારે કેવી આમ તમારે અમુક વઘાર કરે પાણી તેલ ને વઘારિયા મરચાં એ બધા હોડકા તરતા હોય અને જેવો તમે ડંકો નાખો સુનામી આવે બધું તળિયે થી બધું કોકમ હા હા હા એમ થા બધો કચરો કાઠી આવ્યો છો શું અને જો તમે સબડકો લીધો આખી જિંદગી આવું જ ખાવું પડે પછી એવા અહીંયા અમને ખબર પડી જાય અહીંયા અમે જયારે જમાડીએ ને ત્યારે અમે દાલ ને શાક ને પીએ દાલ ને એડે શાક ને એડે આ અમને ખબર પડે ઘરે ઠેકાણવું પડતું નથી અને જેને ઘરે હારામાં હારું ખાધું હોય જમ્યા હોય ગમે આવું આપડે ત્યાં હોય એવું થાય ખબર પડી જાય અને ધન્યવાદ છે કે એવા જિંદગી કાઢી એટલે ગંગામાં આવેલા ગરડા એ આગા પાછા હશે ગંગામાં જોજો હાવ હાવ કેવી મારા વિપરીત લીલા કરે છે જીવ બન પાછ દોડીને ગયા બા બાલી ગંગામાં આવી છે જેતલપુર છે એને રસોઈ બહુ સારી આવડે છે તેને અભિમાન આવી ગયું છે એને એમ છે મારા જેવી કોઈને રસોઈ આવડે જ નહીં એટલે જેને તેને છે ને સલાહું બહુ માંડીશ દેવા હમણાં જે એ જોજો ને અહીંયા આવશે તમારી પાસે અહીં તમને કહે છે કે કરો ને તેમ કરો ને ભાઈ એનું માનવું નહીં આપણે માનીએ એટલે એનો અહંકાર વધતો જાય છે એટલે સલાહ દેવાની ટેવ પડી ગયું છે હવે એટલે તમે સાવધાન રહેવું અને આવી રીતે કોઈ બહુ સલાહ ઉધી અહંકાર વધી જાય ત્યાં ગમે નહીં આવી રીતે કઈ જીવ બાને અને ગયા ત્યાં ગંગામાં મહારાજની પાસે દર્શને આવ્યા ત્યાં તો મહારાજ હવે ઢીલા થઈ ગયા ગંગામાં કેમ મા કેમ મારા ઢીલા પડી ગયા બાપ દીકરા કેમ ઢીલા તો કે શું કરીએ કઈ કાયમી જેતલ પૂરતો રહેવાય નહી આ જીવું બા લાડુ બાણ બધે રસોઈ બનાવે પણ કોઈક દીક મોડી હોય ને કોઈક દીક કાચી હોય ને કોઈક હરખું હોય ને કોઈક મસાલો હરખો ન હોય કોઈ દી રોટલો જાડો ને કોઈક દી રોટલો કાચો ને કોઈ દી રોટલો નાનો ને કોઈ દી રોટલો મોટો ને ભાત હરખો ચડ્યો કોઈ દી ખીચડી હરકી ચડી કાંઈ કાંઈ ને પાછું કોઈને કહેવાય નહીં કે તો માને નહીં બેને વિપરીત ભરાયું એટલે છે ને તમે આ જાઓ અને મારે બહુ કેવાય નઈ પાછું બે ને એમ કઈ દીધેલું તમે મારું નામ દેતા નઈ હો મેં કીધું છે એ પાછું પાકું કરે અને તમે જીવબાને કારણ કે હું જો કહું તો જીવ ખોટું લાગી જાય જીવબાને એમ કીધેલું હું ગંગામાન કહું તો ગંગામાન ખોટું લાગી જાય એટલે તમે જીવબાને શીખવાડો કે રોટલો આમ થાય થોડું શાક આમ થોડું ધ્યાન દે આપણે મહારાજને જમાડવા છે તો વ્યવસ્થિત કરવું એમ તમે કયો મારાથી ન કહેવાય કે ગંગામાં તો ભોળા પાછા ગયા રસોડું ચાલુ જ હતું સેવિકાઓ બેનો હતા જીવ બાર રસોઈ બનાવતા હતા ગંગામાં તો મહારાજે ચાવી ભરાવી પછી રી ન્યા બેઠા બા જય સામીરાયણ હા આવો બેહો બે હું બેવાની વાત કરો બે શું કરો રોટલા આમ રોટલા કરે અહીં નવો કાચરો જીવુભાઈ કે ભાઈ તો કઈ તો ગયા કે એને બહુ હમણાં થઈ ગયું છે એવું જીવુભાઈ આગાતા શીખવાડવા વાળા ભાઈને અરે હું શીખવાડવાના હરખો રોટલો તો થયો આ તો આવડે છે અમને પણ મારે તમને મારા માટે રોટલો તમને નહીં આવડતો હોય એ તમારો ડાપણ જેતલપુરમાં રાજ્યો જ તો બોલે શાકનું તપેલું મેળવ ફૂંફાડવા ત્યાં ત્યાં શું આઈડિયા ને અમારે જોવું પડે ફોડવા બરાબર કર્યા વઘાર બરાબર એ અમારે જ્યાં થાય અમારા અમારા ઘરમાં તમારે માથાકુટ ન કરવી ના મારે કરવી પડે જો રોટલો બોલો મા ત્યાં એને કાથરોટ ખેંચી ત્યાં જેવું ભાઈ કે આમ કાથરોટ એ ખેંચા ખેંચી તો બોલે બૈરા સેવક હોય સાંખી મૂકે ગંગા મની ટીંગાટોળી કરી આ ને ધર ગંગામાં કે હું આવું નહીં મનમાં જીવબાને એમ ચડાવેલું ગંગામાં જીવબાન અને દે ધમાધમી વા બધી ચારે બાજુ એટલે રડિયા રમણ થાય વાસણ પસડાય કાથરો ઠેબે ચડે શાક ઠેબે ચડે વેલન ઠેબે ચડે તાવી તાવે પણ એકબીજા એકબીજા કોઈ કોઈ મૂકે જ નહી બારણા પાસે ઉભા ઉભા સાંભળે અને એવો કકડાટ થઈ ગયો પછી બૈરા બહુ ખીજાય જાય ને એટલે રોવા માંડે ખબર છે બહુ ઓેલું થાય ને એટલે પછી રોવા માંડે આહુડા મળ્યા હોઠ લાંબા ટૂંકા જીવ બાન ઓલું થાય ગંગાબાન થાય અમે તો મહારાજ માટે કઈ જઈએ અમારાજ નથી બાજુમાં નીકળે એ રેવા દે રેવા દે રેવાજે રેવા રેવા રે આ તો મેં જરાક મારી નારદ વિદ્યા અજમાવી કઈ ખબર પડી કે આ તો આ બાજુ આમના કામ છે હસે હસાવે હસી કાઢે હસી કાઢે કેવા આણંદ અપમાન થતા હોય જુનાગઢમાં અપમાન થતા હોય અરે નિષ્કુળ સાધુ થઈ ગયા એનો હાળો હતો ને સાળો એ કઈક ફરેની બાજુ ભેળો થઈ ગયો હતો જેતપુર કે બાજુ જેમ તેમ બોલવા માંડ્યો નારાજ આવા નવા સાધુ કરી મૂક્યા આમ કહે કોઈના ઘર રખડાય દીધા ને ફલાન રખડાય દીધું ના જ બેઠા બેઠા ઘણી બધી વાતો હોય ને પણ હશે હસી કાઢે અને હસાવે હશે હસાવે ને હસી કાઢે હાસ્યના છ પ્રકારો છે સ્મિત મંદહાસ્ય હાસ્ય પ્રહાસ્ય અતિહાસ્ય અને અટહાસ્ય આ છ હાસ્યના પ્રકારો છે સ્મિત એ સ્મિતમાં છું છે હોઠ ખૂલે નહીં દાંત જરા પણ દેખાય નહીં સેજ હોઠ ખેંચાય અને ગાલ ખેંચાય એ સ્મિત દસ હોઠ બંધ હોય અને મરકે એને સ્મિત ખે મંદહાસ્યમાં સેજ હોઠ ખુલે દાંત દેખાય ન પણ દેખાય એ મંદ હાસ્ય છે આ કરે છે સ્મિત છે આ કરે છે મંદ છે અને હાસ્ય હાસ્યમાં અવાજ આવે દાંત દેખાય મોઢું ખીલી જાય ચેરો આમ તરત તરડાઈને થઈ જાય પેલો એ હાસ્ય કહેવાય એક જણા ને એની પત્ની કહે આ મુમતાજ મરી ગઈ તો શાહજાહે તાજમહલ બંધાયું એ હું મરી જાઉં તો મારી પાછળ તમે તો પેલો કે હું તાજમહાલ જ બંધાવવાનો છું મેં તો જમીન રાખી લીધી છે ડિઝાઇનિંગ કરી નાખ્યું હવે તું જ મોડું કર આ જે તમે હસ્યા ને એ હસ્ય આ તમે જે મારે નમૂનો બતાવો હતો તમને હાજર દાંત ગયો અવાજ આવી ગયો ને આટલો અવાજ એને હાસ્ય કેવાય હવે પ્રહાસ્ય હવે તમે કેટલું કરો છો એ તમારા આધાર છે પણ નમૂનો આપવો પડે ને નથુભા દરબાર જ્યોતિષિ મહારાજ પાસે ગયા જ્યોતિષિ મહારાજને જન્મ જન્મકુંડલી હોય ને એટલે આમ દોરેલી બુકમાં આવું તો ને બધા ગ્રહ દશાઓ દોર્યા હોય બાર ભુવન બનાવ્યા હોય અને ચંદ્ર ક્યા ભુવનમાં છે કેવા ને એવું બધું લખ્યું હોય છે ને ખબર છે ને જન્મપત્રિકા એ બુક આપી જ્યોતિષી મહારાજને પગે દરબાર કે જ્યોતિષ શું આપણા અને જ્યોતિષી મહારાજ આમ જોઈને કે તમારું નામ નથુભા છે જી મહારાજ તમારાનુ બાપુ અરે વાહ તમારા માતા નું નામ સાગરબા અરે વાહ શું જ્યોતિષી મહારાજ તમારી વિદ્યા કેવું પડે તમારા પાંચ દીકરા છે અરે શું વાત કરો તમે તો અંતર્યામી હા પાંચ દીકરા છે પાંચેના નામ જાણો છું પણ કેવું નથી લાંબુ અરે જ્યોતિષી મહારાજ હું તો આજ ખરે ઠેકાણે આવ્યો હો અંતર્યામી એટલે ખરા અંતર્યામી જન્મકુંડલી માંથી તમે આ બધું હા પાંચ દીકરા ત્રણ દીકરી હનુભા બાપુજી નું નામ સાગરબા બા નું નામ ઘરના દિવાળી બા તમારું નામ નથુબા પાંચ દીકરા ત્રણ દીકરી ત્રણ દીકરીમાં વિરુબા નીરુબા અને લીલબા દીકરી જ્યોતિષી મહારાજ તમે તો ગઝબ કરી નાખ્યો આવા અંતરિયા અરે વા તમે જુઓ એમાં તમારી મોટી બે દીકરીને એક એક દીકરો છે અરે વાહ મહારાજ વાહ ચૌદ જણા નો પરિવાર છે અરે મારા તમે તો અંતર્યામી ભગવાન જેવું સામર્થ્ય ગોર મહારાજે ચોપડી લઈને ખોળા માં નાખીને કે ભગવાન જેવા સામર્થ્ય વાત જવા દો બીજી વાર આવો ત્યારે જન્મ લઈને આવજો રાશન કાર્ડ લઈને ન આવજો छे के, के, के डॉक्टर लगती उपो मन न बैठो मारे અદભુત તમારે અતિહાસ્ય અતિહાસ્ય કોને કહેવાય તમારે બંધ કરવું હોય તો બંધ થાય જ નહીં હા એ વળી વળીને દાંત આવે વળી વળીને દાંત તમને સાંભળતા દાંત આવ્યા વસ્તુ જોવાનું દાંત આવ્યા કઈક જોવાનું અને રોકવું હોય તો આપડે ઘણી નથી કોઈ સભા હોય અને એમાં આપણી બાજુમાં કોઈ બેઠો હોય મારે આવા અનુભવ થયા હોય એમાં ક્યાંક કોઈ કોમિક કર્યું હોય કે પછી આપણને હસવું આવી જાય પછી આ વાળો રિય પેલા આપડે ક્યાં ઉમૈયા કેમ્પસ જેવું કઈ બોલું આઠડા જેવું મકાન છે ને આ બાજુ કઈક હતું આ બાજુ કઈક સોલા બાજુ કઈક ત્યાં આપડી આ એક અષાઢી બીજની કેવી કંઈક સત્સંગ મંડળના યુવા મંડળ કેવું કઈ સભા રાખી હતી બાલ સાહેબ માધવ બધા ચારસો જણા બધા આપણે હરિભાઈ તમે બધા એવા કાર્યકર્તા હતા અને પ્રકાશ ગજર એટલા લેખક લખતા એને પ્રવચન માટે બોલાવેલા હવે પ્રકાશ ગજર વાત કરે મારી બાજુમાં માધવજી સાહેબ બેઠેલા હવે એ કઈક પ્રકૃતિ ઉપર વાત કરતા અને પેલા જાદુ બાબા મોજડી તો બધી વાતો આવે છે જાણો છો ને તમે સાંભળા હોય તો એ મોજડીનો લીટી માધવજીને કઈક યાદ આવી ગઈ એ અમારી ભાભો કઈક બોલે છે ઘરમાં ખીજાણ હોય ને ત્યારે એ બાબો મારી પ્રગતિ તને ખબર નથી રોટલાનું મોડું થયું છે ઢીંડા ભાંગી નાખે છે એ ભાભો બોલે ખીજાય અને આ પ્રકાશ ગજર પ્રકૃતિ વાત કરે અને માધવભા જીવાને ઓલો જાદુ ભાભો યાદ કર્યો મારી બાજુ બેઠેલા પાછું એ જ બોલું કોમિક તાજું સાંભળેલું ત્યારે જમાને હજી નવો નવો હતો જાદુ અને મારા કાન માં મને ક્યાં બોલો જાદુ બાબો શું મારા રોટલાનું મોડું થયું છે મારી પ્રકૃતિ ને તમને ખબર નથી રોટલાનું મોડું થયું છે તો ઢીંડું ભાંગી જવું છે અને હારા પછી અમને બે ને ના થાય પેલી જ લાઈનમાં બેઠેલા આ બધા અમારી સામે જ અને અમને આવડો જાદુ બાબો આવ્યો અતિહાસ્ય કેવાય રોકો તો પછી રોકાય જ નહીં રોકાય તમારા ફિલ્મમાં એ અટહાસ્ય એમાં અભિમાન હોય અહમ હોય અહંકાર હોય આ બધા છ પ્રકાર હાસયો છે અવાંતર ખંધુ હાસ્ય એ જાણવા જેવું છે ખંધુ હાસ્ય લુચ્ચુ હાસ્ય માર્મિક હાસ્ય ભેદી હાસ્ય પ્રીતહાસ્ય હે આ બધા આ હાસ્યના જુદા જુદા બધા પ્રકારો છે હાસ્ય ખંધુ લુચ્ચું આ બધા છે ને પ્રકારો એ જો ઓળખતા આવડે તો માણસ હશે ને એના ઉપરથી ખબર પડી જાય કે આ માણસ કેવો છે એ આપણે આ મંદિર નો કેસ ને બધું હાલતું ને તે વકીલ આવતા એ હશે ને ત્યારે આપણે ખબર પડી જાય આ લુચો આનો અર્થ શું કરવો શાસ્ત્રીજી મહારાજ એને વાત સમજાવે કે આનું આમ છે આનંદ મારવો જોઈએ આનો અર્થ શું કરવો લુચો તમારી ફી ખાઈ જ કામ ન કરે ખરેખર આ બધા હાસ્યના પ્રકારો છે જો આપણને ઓળખતા આવડે તો ખબર પડી જાય કે જેવું હાસ્ય હોય તેના પેટમાં પાપ ન હોય જે હોય બોલ નાખે જે હોય હજી નાખે પણ અમુક બહુ ભેદી હોય ભેદી હાસ્ય હોય આપણને ફસાવી દેવાના હોય અને હશે ને એ ભેદી હાસ્ય આપણે આગળ બીજું દેખાડે ન હોય રમત બીજી હોય શું હશે જયારે જીસસને જોડાશે પકડવા માટે એના હાથનું ચુંબન કર્યું ત્યારે હસતા હસતા જ ગયો હતો પણ એનો હાસ્યમાં ભેદ હતો ને એ ભેદી હાસ્ય છે પણ એમાં સારામાં સારા સ્મિત અને મંદ હાસ્ય તો શ્રીજી મહારાજના મુખ કમળ ઉપર બે હાસ્ય કાયમ રમતા રહેતા સ્મિત અને મંદહાસ મંદહાસ રુચિરા મંદુચિર રુચિર એટલે સુંદર આનંદ એટલે મુખ રુચિરા મુખ કમળ અમુ છે કમળ મુખ કમળ ઉપર જેના મુખ કમળ ઉપર સદૈવ મંદ ફરકતું રહે છે એવા વર્ણિ વેશધારી સહજાનંદ સ્વામીને હું ધ્યાન ધરું છું વંદન કરું છું આવું સરસ બસ સ્મિત અને મંદહાસ્ય તો એ મંદ હાસ્ય મારાને મુખ કમળ ફરકતું હોય એ કેવું મીઠું લાગે મધુર મધુર હસવું જોઈને પ્રેમાનંદ સામે લખે તો મધુર મધુર કે જોઈને જીવું છું જોઈને જીવું છે એ જોઈ જોઈને પ્રેમાનંદ છે હું દાળ શાક બાર રોટલાથી નથી જીવતો તો તમારું મંદ હસ મધુર મધુર मधुर मधुर हसवु साव गुजराती सिंपल सीम्पल लैंग्वेज केवे मधुर मधुर हसव मैं जीव जो एक तो बहुत ये तभी समझी जास आपने कोईनी होने कोई, कोई प्रिय व्यक्ति हो अत्यंत आदरणीय व्यक्ति हो अत्यंत पूज्य व्यक्ति हो समझे समझेजरे हसे स्मित आपे मंदहास करे मणस पापी थी जाए लोटपोट थे शास्त्रों में एवं लख्यू है कि साधु और भगवान एट गुरु ये जयरे स्मित ने मंदहास्य कोई उपर करे तो जो ओखता आवड़े तो शा जो शिष्य ना अहंकार कापी नाखे એનું મંદ હાસ્ય અને સ્મિત જો શિષ્ય ઓળખી જાય તો એનો અહંકાર ચૂરચુર ચુરચૂર થઈ જાય એ હાસ્ય જ બધું કામ પૂરું કરી નાખે બોલો એવી એવી તો ભગવાનનું હાસ્ય તો શું કરે હે અને એમાં પ્રિયતમ વ્યક્તિ હોય તો પ્રેમાનંદ સ્વામીને માટે તો પ્રિયતમ કોણ છે સહજાનંદ સ્વામી છે હવે એ આ લોકમાં કોઈ કોઈનું પ્રિય પાત્ર હોય અને એ જયારે નહીં તો દુઃખી દુઃખી થઈ જાય ને આજે મોઢું ખીલતું નથી એને બદલે આના આના આંખમાં પાણીના ટીપા આવી જાય તમે ઉદાસ કેમ છો તમે આમ કેમ છો તમે કેમ કાય હવે વધારે દુખી થાય પણ એને બદલે સામા એકબીજાને હેતુભાવ હોય અને જો આમ હસે હાસ્ય આપે પાણી પાણી એમ સહજાનંદ સ્વામી હોય એ જયારે હશે ત્યારે પ્રેમાનંદ સ્વામી પાણી પાણી એટલે કહે છે પોતે પંક્તિમાં નથી વિસાર તો મુખ મર કલડો એ નથી બહુ સરસ દેશી છે મરકું હસવું મરકલડો નથી વિસારો તો મુખ મર કલડો તમે મુજ સામો જોઈ ને હસી યારે આવો નથી વિસરતો મુખમર કલડો કેવું મૂર્લ છે ત્યારે માનંદ સ્વામી કે મને વિસરાતો નથી વિસરતો મુખમર કલડો તમે મુજબ સામું જોઈ બેઠા હોય પ્રેમાનંદ સ્વામી આવતા હોય એ દેખાતા હોય હાસ્ય છે ને સ્મિત આપવું મંદ હાસ્ય સામે કરવું એના જુદા જુદા અર્થ તો થાય છે પણ પ્રસંગ ભેદે સમજાવી શકાય પણ આમ સહજ સહજ અર્થમાં શું अपन कोई स्मित आपे अपने कोई स्मित आप मंद हास्य कर मंद हसीय यो अर्थ शू अभी तक आक बीजों में स्वीकार करो गम तो गई नाम कोई हसे तो मोटू पकड़ जाए હા ગમે એવું હોય તમે કંઈક એવો રસપૂર્વક નો કોઈ સિરિયલ જોતા હોય ક્રિકેટમાં બરાબર જામ્યું હોય ને એવું હોય ને બધા સિક્સ ને છેલ્લી ઓવર ને છેલ્લા દડા ને એમાં છ રન હોય છ બોલ હોય ચાર બોલ હોય છ રન હોય ત્રણ બોલ હોય છ રન એક બોલ હોય છ રન ની જરૂર હોય અને પાછો સામે મિયાદાદ જેવો કોઈ આવી ગયો હોય એમાં ધોની જેવો હોય એવું હોય એમાં તમારો ગમે આવે તો તમે હસો ના અને આવું બધું હોય ને જો હશે તો પાણી પાણી થઈ જાય थी जाए तो हास्य मणस स्वीकार करते आपने प्रियतम व्यक्ति से कबूलात करता हो तरह मणस स्मित मंद हास्य करें तो प्रेमानंद स्वामी अर्थ यो करे ते मारों स्वीकार कर लीज मरा कोई पात्रता नहीं माला पर तब जैसे ज्यादा मरी सामने जो तरह ते हसो यर्थ से ते मकारो तुम मारो स्वीकार करो बस मैंने स्वीकार मारा में आखू पूर्वव वृत्तांत देखाय क्या क्या भटको क्या क्या हूँ केव कोई कोई धर्म की आड़ में मैंने धक्का मारता जमानी व्यवस्था न थी हो तरह ते मैने मवतर ने जम साचवता हो तब मैने के स्वीकार करो ये प्रेमनंद सामी के शू पंक्ति वाला तारा हस म बोलो आप वंधुनी पंक्ति बोलो આપણું કોઈ રાખતું ન હોય એને જયારે આપણને આવી રીતે મોભાદાર મોટી વ્યક્તિ જ્યારે આપણને સ્વીકારે પોતાના કરે આવકાર આપે અને સાચવે જિંદગી પર નભાવે એવું જ્યારે દેખાય ત્યારે પ્રેમાનંદ સ્વામી કે મારું તો મન હરાઈ જાય છે વાલા અને મન મારું પ્રેમ સખીના નાથ ભલે હું શરીરથી કંઈક છેટો હોઈશ પણ મન મારું પ્રેમ સખીના નાથ તમ કેળે કેળે એટલે પાછળ તમારી પાછળ પાછળ જ ફરે છે ભમે છે ભે છે દોડ્યા જ કરે છે રખડ્યા જ કરે છે મારા तुम्हारी पाड़ हूँ भले गमे ते दरु मन तो तरी पाच गमे एनु एकज कारण है तेरे हसो छो ने ये मैं पापी कर दिए वाला तरह हसवे हराणु चित्त बीजू हम नव ये हसता केवे कि बीजू कई गमे नही विचारो कहीं गमे नहीं बीजू बीजा हास्य न गमे एवं नहीं संसार में कोई वस्तु गमे नही કેવું શ્રીજી મહારાજ નું હાસ્ય છે જોઈ રહેવું જ ગમે એવું હાસ્ય પ્રેમાનંદ સામે કે વાલા તર હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રહે જગતની સામે એકરાર કરીને લખી નાખ્યું છે ને બીજું કઈ નવ ગમે રહેલો કઈ ગમતું નથી હોય બીજું પ્રેમ સખીના નાથ મન મારું પ્રેમ સખીના તમ કેડે ભમે રહે તારી પાછળ પાછળ જ ફરું છું પાછળ પાછળ જ મારું મન ભમે છે આગલી કડી છે રશિયા જોઈ રૂપાળી કોટ રૂઢિ રેખા વળી રહેલો આવતા શુક્રવારે આજે આટલું બસ સજાનંદ સ્વામી મારા